બાપે કારણ કે બધે અધ્યાત્મ નો વિષય હોવો જ ઘટે થાય થાય કારણ કે અધ્યાત્મ શું બતાવે છે જગત માં શું હોવું ઘટે ન હોવું ઘટે તે શું વિવેકાનંદ ને આ લોકો પૂછ્યું તું એ જ કે તમે અમને આટલું બધું કીધું તો તમારા દેશ માં શું ખામી છે કે મારા દેશવાસીઓને હિન્દુવાસીઓને આધ્યાત્મિક તરુણાઈ નો મારતા આવડતું નથી એની પાસે આટલું છે તો એવાની મારા દેશ ના લોકો ને આધ્યાત્મિક તરુણો માટે આવડતું નથી બધું છે પૈસા નહીં પણ આ તામિલનાડુ છે આખું કે આખી દુનિયા માં તામિલનાડુ અંધશ્રદ્ધા માં વધારે આખો છવ્વીસ છ ત્યા ભાન થાય નહી માર્ગ છે એક મોખ માટે બીજો અન્ય માં નથી મોક્ષ છે એમાં આ પોસ્ટ માં ના હોય પણ આ પોસ્ટ તો છે બેકાર ઓછા થઈ ગયા બેકાર તો થઈ ગયા નથી લોક કે છે શું અમને ખોટ કે ના ભાઈ અમને ખોટ કેમ છે કરતા ભોગતા થયેલા એનું કેમ એવું કે પણ આનું ભાન વર્તે અને બેભાન ને તો હોય જ ને જે બેભાન છે કરતા ભક્તું છું આ હું કરું છું એનું બેક્ત પણ આનું મુશનભાઈ ને અકડામણ થતી હતી મુલચંદભાઈ ને અકડામણ થતી હતી પછી ભાવ થઈ ગયો કે દાદા સત્સંગ માટે કેમ કે આવું ચાલો કે તમે ચાલો તારે કે છે પણ હું તો કે છે કે તઈને મારે તો કઈક થોડી મુસીબત છે એટલે મુસીબત મારા દાદા પાસે માંગવાની જે ભાવ થી આવું મેં કહ્યું દાદા પાસે રહ્યા હવે તમારા પડોશી જો તકલીફ હોય તો તમે એની કાળજી તો તમારે લેવી જ પડે ને તો જ્ઞાની પાત્ર છે ને એની કાળજી લેવાનું માંગી લેવાનું તમારે સમજા ને તો કે બીજે છે કે ભીટ માંગવા જાય હા અને આવું બધું થતું હોય તો દાદા પાસે જ્ઞાન લીધું અને હું તો એવો ભાગશાળી દાદા નો મારી પાસે આવ્યો એક જ વાર અમે ક્યાં મૂકીએ ફરી ભગાડી નાખી કરવાની તમારે તો એક પદ જ કહે છે કે તમે મુક્તપણા નું ભાન મારશો એક પદ એવું બોલે સમ એવું નહી હોય ને અહીં હોય વાત કરો આખા માની પીડી મેરી બે શું અને બાપે જતે ને પોતે પેડીયા કરો હા ને કઈ ગણું પેરા અમે તારી જોડે છીએ તો હરી સામે દેખાડવું ખબર સાબર તારી જોડે ગભરાય હા અમારો જે એ પ્રમાણે કરે તો તેને તેબર સાંભળનાર મળ્યો નથી ખબર કોઈ સાંભળે નથી મળ્યા તો હવે તમે શું કરશો હવે મળ્યા હવે મળ્યા હવે મળ્યા દેખાય અરીસા માં મૂળચંદ દેખાય ના દેખાય એટલે આપડે મૂળચંદ આમ કહ્યું કહે ખેડે <coughs> સદ્દન જુદો તે આજ્ઞા પાડતા જુદું થઈ જાય છે તસન જુદો પઈ જાય છે લાગે આપણું ગોઠવેલું કોણ ગોઠવેલું આ ડબલ ડેકર ના ગોઠી ના કેમ લાગે પાસે આવી ગઈ આવ્યું પરિણામ માટે આપડે જે ઉપાય હોય ને તે જ ઉપાય કરવાનો ઉપાય કરવાનો ઉપાય કરવાનો પરિણામ ના વિચારો કરીને ચિંતાઓ કરવા માટે ઉપાય કરવાનું બંધ થઈ જાય એક મને <tip> મારી ભાઈ પંદર હજાર છે આગા પાછા શું તારા છે તારે ઘેર આવશે નહીં જવાય કાયદો એટલો ભૂલા નહીં પડે ભૂલા નહીં એ કાયદો પાછો શાસ્ત્ર માં વાંચેલો કાયદો નથી જ્ઞાની પુરુષ ના સાંભળેલો કાયદો છે આ કાયદો ચોપડી માં હોય તો હજુ શ્રદ્ધા ના બેસે પણ જ્ઞાની પુરુષ પાસેથી આ સાંભળ્યો કાયદો કાયદા ને બનાવનાર તેની પાસે તેની પાસે સાંભળ્યો એટલે વધારે શ્રદ્ધા બેસે નહિ તો આ બધા વેપારે કશું પૈસા ને સાથે મોકલવાના પાછા આવેલી આવે અને વખતે મૂડી તો આ રસ્તા માં બેસી પણ સારું છે પાછું સારું છે એટલું શું હોય જીરાતેળી એની ક્યાંય પૂરા થઈ જાય અપાયું એનો ઉપાય નહીં અપાયું ઉપાય નહીં અહી અહી ઘી રહ્યો હોય તો હજી કઈક ઉપાય કરીએ અહી નથી અહી નથી અહી રહ્યો હોય ઘી મૂકીએ અને જો ઘી વાગે તો ઘી બધા વાગે નઈ અપાય ચાલો હવે આપણે મહાત્મા બધા મજામાં થઈ ગયું પછી કચ બાગા કરાવશે બધી રકમ થઈ જાય દાદા નું ગણિત છે કેવું છે એટલે પછી એમ કહ્યું સરવારે બાદ બાકી એ બધું હિસાબ તો આગળ કુદરત કરી દઈશું કુદરત બધું કરી દઈશું સરવાળો કરી હોય શું કહ્યું સરવાળો સરવાળો કર્યો નિરંતર કુદરત સરવા બાકી કરે આ લોકો શું ગમે બધી ખોટી વાત છે બધું કુદરત શું કરે સર બાદ બાકી કરે છે ફક્ત કુદરત અને લોક શું કરે છે રાત્રે હોળી ને ગુણાકાર રાત્રે હોળી જતાજી પણ ગુણાકાર કર્યું છે એને ગુણાકારી જી ચારે છોકરા ભરી નાખે આ ગુણાકાર કરે ભાગા કરે સુખ ના ગુણાકાર નઈ આત્મા કશું નઈ ગુણાકાર ભગાકાર રાખી રાજ કર્યા ત્યાં શિકાર માં ભર નથી આજે ત્યાં દાદા નહીં સરસ કુદરત ના આ જમા ઉધાર ના સરવાળા માં નહીં સરિપારસ નહીં કઈ ભૂલચું કે નહીં કઈ સર કે ભાઈ આટલું આગું પાછું કશું નહીં આપડા કુદરત નહીં ભગવાન કુદરત ની બાદ રાખી અને કુદરત એટલે શું તમારો કિસાબ આપવા માટે તમારો કરવો પડશે ને તેર ભાર થાય થોડું રસી કર્યું તેથી કામ લાગશે નહીં લાગશે ઉપમા આપ્યા ની જેને તમારા આપવાથી નીચે મતી મપાઈ ને માની શું કે બુદ્ધિ મતી મકાઈ જાય જાય ને ના થાય અખલાયાગે પડી જાય મારા જે બધો કરો આમાં જે પણ આ ખંભાતમાં મે હું બીજા બેન ને કેતો મેં બે હજાર હા પાસ ન પછી બે હાજર પાસે કાકડા કરે ને બધી મને કહેવાય ગાડી માંગાઈ દીધી છે એ પણ આવકમાં તમારે કરવું રાત સારો થાય મોડું થાય પૂરું પૂરું નિયમ માં આવી જાય એમ છૂટી જાય અને પછી નિયમ માં પછી નિયમ પછી સંયમ આવે અને પૂરેપૂરું કે પૂરેપૂરો થઈ જાય તૂટી જાય પછી સંયમ્રત એનું નામ્રત વર્તા કરે ખરું પણ નિયમ આમાં જાગૃતિ ના વર્તે એનો નિયમ પેલો નિયમ માં જ અહંકાર આ મારે કરવાનું છે આ કરવાનું છે આ કરવાનું છે એમાં વીસ ડોરા નહીં મારે કરવાનું છે ધ્યાન મને રહ્યા કરે કે આ કરવાનું છે આ કરવાનું છે આ કરવાનું છે તો હાથમાં તો કોને ઘેર છે અને આ કોને ઘેર કરે છે તો ના ગયા શું આવું ધર્મ બધું બફાય છે બફાય છે ધર્મ માં બધું બફાય છે ઉકેલતા આવી ગયો ને પૂરેપૂરો ઉકેલાઈ ગયો ઉકેલાઈ ગયો ને આત્મા આત્મા વેપાર માં આ વેપાર માં વેપાર નું ધરણ ચાલુ આખું બજાર ચાલુ છે એમની ભક્તિ ની જ મને દાદા ભગવાન મળ્યા હરમાન દાદા મેધા બધા પેલું માંગીએ ને મેં તો એકસો વખત બાધા માગી આ તપાસ કરીશું ત્યારે ઘર જયારે કઈશું બંધન માં મુકાય ઈશ્વર આપશ્વર કઈ કરે એ કરતા બને એટલે બંધન માં મુકાય જે હું એમ કઉ કે જે આમ खूनी ने साखी सजा अपना न्यायाधीश होनी प्रत्येक भगवान्वेश बंधन में मुकाये नही ईश्वरे जगत करू हो तो बंधन में मुकाये एवं तो, तो सहज भाव ईश्वरे रागद्वेश એને ન્યાયાધીશ ફાંસી ની સજા કરે તો એ ન્યાયાધીશ ગુનેગાર ના કહેવાય ખૂની ના બને એટલે એવી રીતે એમ કે ઈશ્વર જો છે તો આ પ્રમાણે જો કરે તો ઈશ્વર ગુનેગાર ક્યાંક કરતા કેવી રીતે બીજી વાત છે એવું એમ કે આપ જે પહોંચો તે સંબંધમાં હું સમજો નહીં એટલા માટે કઈ ન રહીશું એ ભૂલી જવાનો વાંધો નથી મારાજી અમારી બસો થાય એને બધા જમાયે મે ના પાડી તમે જમવાના પેલા કોઈ પૂછાયે છે ના પાડે પછી પૂછાયે તો આ પાડી હવે આઈ મંદિર બનવાનું છે તો આ વાસુ પૂજ્ય બીજી રીતે ભાવિ ચેખ ને ભાવિ ચેખનું ખરા સારા આમ થાય ટાઈમ હતો છ કલાક કારણ કે દે આવે એ તો આપડે પછી બનશે ના કેવાય અભિનય થાય આવા ગત નો શ્વાસ જ હોય આપણે લોકોને મળવા માંગીશું બધે મળવા માંગી તમે અમને કાળો છો પણ કઈક વાત કરો અમારી સાથે રામભાઈ તારું એ તો હોય છે આપવા માંગો છો કે આખી દુનિયા થઈ એ સાયન્ટિફિક સંયોગો ભેગા થવાની થઈ પણ હવે હું એમ કેવા માંગુ છું આનો કોઈ કરતા ખરો કે નહિ તપાસ ન થઈ હું તપાસ કરું છું આવા બધા માણસો માં હું તપાસ ના કરું ઘોડો દેખો હું જ તારે માને ધંધો ગપુ મારવાની શું જરૂર ખ્યાલ ના હોય તો ગપો મારવાની શું જરૂર એનો શું ધંધો છે ખ્યાલ ના હોય તો ગપ્પો મારવાની શું જરૂર છે લા બોડી ચલાવે છે એમ બોડી ચલાવે છે બધી રીતે એને ધ્યાન નથી આપા લા બોડી ચલાવે છે મારા યાર એ એવા મતલબ કે છે આ બોડી ચલાવે છે આ બોડી માં ચલાવવાની ખરું એટલે એવો તો બધી રીતે એ જ બોલે આ બઈને ખોજા છે કોઈ એટલે એને એટલે આ બઈને બઈને તો તે રીતે એને તરે એને હં શું કે કેને ભગવાને આ દુનિયા બનાવેલી બોલ બોલે જે તને આગળ વાત જ ના હોય ને અહિયાં તો જ્યાં ખુલ્લા દિલ થી વાતો થતી હોય એવો પ્રશ્ન જ ના હોય કે જ્યાં ખુલ્લા દિલ વાત થતી હોય ભગવાન બનાવ ના કુંભાર છે ભગવાન ભગવાન ક્યારે બનાવી જાણી રહ્યો એનો પ્રશ્ન છે આ તારીખે ભગવાન દુનિયા બનાવી 100% હંડ્રેડ પર્સન્ટ ખુલાસો છે મારાથી જવાબદાર પણ ના પૂરા કોને કહો હું કોને હું કોણ થયું તમે કોને કહો છો એ બધું સમજ્યું મતલબ તત્યાલ બને એ બધી વસ્તુ દેખાય આવે છે તમે જે કરો છો એના ઉપર કટાક્ષ કરો છો કે ભાઈ તું સમજો જ કઈ કે બસ એમને એ આખું બહાર આવી જાય વાત માર્યા નક્કી તને આ તો વાસુદેવ નારાયણ કહેવાય પતિ નામ જે પાડી ભાવિકંકર ખાયા નઈ નમસ્કાર ના થાય માપા તો છો ને એમાં ભાઈ ને તમે જોઈ ને મેવાય તમારે અભિનય થયો એ તો શ્વાંત તમારે આશીર્વાદ આપવા કરોડ વાર આશીર્વાદ આપ્યા બોલાવું પેલા જઈ ગયો પછી તમે તમારા માથા પર શું કોણ બે ને કોઈ માસ સમજો વાત સાચી છે સાંભળ્યું જોઈ છે એવાય માણસો ના સારા માણસ છે શાકભાજી વાળો ના મલાય અત્યારે ભગવન ગુરુ ભરતો હોય કોઈ બાલાય નઈ ટાઈમ થાય આમ જ હોય આમ ના થાય ગમે તે શાકભાજી ઉપર કે તમારા શરીર માં દેખાવ તો શું કરું પછી કેશ્ન સમાધાન ના થયું શું કરું હું શાકભાજી વાલો પણ બીજા બધા તો નથી ને દાદા પૂછે પૂછે નઈ આપડે જો આપડે જવાબ આપી જાઉ ટાઈમ લગાવે લગાડે કેટલાય જણા વેપાર કરી જાય છે હું એકલો પ્રશ્નો નથી જવાબદારી એક અત્યારે એ લોકો આઠ દસ જણા હોય એવું લાગ્યું એના ઉપર પછી પણ આપડા રાખે શું વાત થયા શું થયું બઉ એક લાગણી માટે એવું જીવન જીવન અત્યારે આ જીવન થાય છે આ જીવન ઉપર લોકો વિચારતા પહે એટલા માટે દવા હોય ને મીઠી બહુ કરે એના માટે કે કાયમ શોખ ને માટે પીવી દવા વાતચીતમાં બે ભાગ વાંચી ગયો મોટા કે હું ભૂતકાળમાં શીલવાન નતો અત્યારે નથી પછી કીધું આઠા ની દસ હોય શકે સોળ આની મેં હજી સુધી ક્યાંય જોયો નથી સોળ આની કોઈ દેખાતો નથી એમ સોળવાન આ કારણના ભાઈ હતા